બી શું કરો છો વાંચન આપણે ધર્મ ધ્યાન શું કરો છો એમને સાંજે નથી તમને નથી આપડે કઈ રસ્તે જઈએ કોઈ દેખતો હોય તમને જો રસ્તો દેખાતો હિસાબે આપડે જવું પડે સમાજ ના હિસાબેરા ભક્ત છું છે મોટા મોટું ભૂજ છે છોકરો નહી કોઈ નઈ હોય કોઈ નઈ બધા કરતા કરતા પણ તું તો બધા ભૂતગોળ ફેંકી દે અને જ્ઞાની પુરુષ પાસે જાય તારે એને એ કરી આપે શું કહે પછી દોષ દેખાય કરોડો દોષ દેખાય કરવાનું આ જીવ ને શીખર આ જીવ ને શી ખબર કે છે કાગળ લખો છોકરા કુમાર હતા તેથી ઊભું કર્યું છે કે આદમ એવું એ પેદા થયા આખી સૃષ્ટિ પેદા થઈ જૂનું વાંચન કરે જેમાં આદમ ને એવું થયેલા એમાંથી આ ઉત્પત્તિ થઈ એમ એ વાંચન તો પડી હોય ધર્મ નું મુખ ઋષભેવ કેવાય છે બધા ધર્મો નું સ્થાપન કરનાર મુસ્લિમ ધર્મ ધર્મ બધા આપડા સંસ્કૃત માં લખે છે ને આદમ એવું એટલે મિસ્ત્રી બાપો ની પોત પોતાનું અલગ જ કેતા હોય છે હા એ તો એટલે પછી પોત પોતાનું દુકાનો ચલાવી પછી દુકાનો કઈ નાખી બદલે દુકાન થઈ ગઈ જવા સાત બેઠો ઠોકર લાગશે ઠોકરો ખાય છે અને મોડા પર ઠોકર ખાય એટલે મોડા પર દિવેલ થઈ જાય મોડા પર દિવેલ ફરી વર એવું ફરી વરતું છે નથી સમજતો સારું રાખર કહે છે ને ઠંડક તો રહેશે શાંતિ રહી એટલે ઊંધું કરતો અટકી ગયા કરવા જાય બીજું કઈ શોધ માં એવું કહ્યું છે વાત કરે તમારી જોડે હું કહી શકું મહાવીર ગયા છે મહાવીર ક્યાં કર્યા કરો મહાવીર તો તમારી ભૂલ કોઈ દેખાડશે નઈ આ તારા હાજર હોય તો ભૂલ દેખાય આપડી અહી હાજર હોય ત્યારે ઉકેલ આવવાનો માર્ગદર્શન આપનાર નીકળે ત્યારે માર્ગદર્શન એટલે બધું આપણને બધું જ દેખાડે જે સમાધાન કરી આપ્યું બધું સમાજ થતા નથી તેનો વાતો ખોટું છે એવું ના કહેવાય કરતા તમે કરો છો કે બે ત્રણ આ તમારો સમાગમ થાય તમારે ગમે છે અમુક જગ્યાએ ગયા જીવતી મૂર્તિ પાસે આપડે અનુકૂળ ના આવ્યું તો આપણે બીજી જગ્યાએ ફરી કાઢી સમજ ને પણ આપણું મહી શાંતિ થાય આપણો આપણો ઉકેલ આવે એવું હોય આવે so, તો એ કેટલી વખત ઈશ્વર નું ચિંતન કરીએ છે ત્યારે કોન્સન્ટ્રેશન આવે છે અને કેટલી વખતે બીજા મનમાં વિચારો આવે ખરું સમજવાનું શું છે ઘરમાં કેમ ગકડાટ ના થાય ક્લેશ ના થાય ધર્મ થી ક્લેશ કાઢ્યો એટલે સમજી ગયો બધો ધર્મ સંપૂર્ણ થઈ ગયો તમને કેમ લાગેપૂરો કહ્યું કે જ્યાં ક્લેશ છે ત્યાં આગળ ભગવાન નથી ખાવ પીવો મજા કરો લડમ લડા મતભેજ ક્યાં કરો તમે દુનિયા પડી જાય બધા પડી જાય આવું લોકો ધૂન શીખવાડેસન કરીને શું કામ છે આપડે ધ્યાન કોનું કરવાનું છે આપડે બહેરા છોકરા કરી પછી તમારે કરવું ના પડે જે ધ્યાન કરવું પડે છે નઈ એમ છે જે ધ્યાન કરવું પડે છે માદકતા છે શું છે માદકતા તમને સમજો પડી માદકતા માદકતા કરતા ઘરમાં બહેરા ઝઘડો ના થાય એવું શોધખોળ કરીએ આપડે વિચાર કરી થાય ના થાય એટલે મુખ્ય વસ્તુ રહેવી જોઈએ શાંતિ રહેવી જોઈએ ને મુખ્ય વસ્તુ એ કે શાંતિ રહેવી જોઈએ શાંતિ કેવી રીતે મતગજત કરવાની કઈ જરૂર નથી વેચી વેચી ને ખાઈ લો શાંતિ પૂર્વક આનંદ કરો મજા કરો જો વિચારી ને કરવું જોઈએ પણ તમે મને હું કઈ હું કઈ વાતચીત કરવા કહું તમને કઈ સલા કેમ લાગે હરકત આપણી જ ભૂલે છે ને આપણી ભૂલો હોય છે બધી ભાઈ ના છોકરા નું હોય છે અને પછી તમારી પેઠે એટલે ભગવાન રહેશે જઈને શું ઉતાર પેલો ઘરમાં ઝઘડા થાય પછી મોક્ષ ની ઉતાવળ કરે સરખા ના હોય એવું માનો નઈ મતભેદ મતભેદેદ રે એમ તમને કહેલા હા મને કહેલા નઈ પણ રે ખરા મતભેદ માંથી ક્લેશ થાય છે એટલે આપડે મતભેદ નું નામ દઈએ છીએ મતભેદ તો હોય સ્વાભાવિક રીતે આ કે ખાટુ ખાટું તા પેલા કે નથી ખાટુ પણ એમાંથી મનભેદ ના થવું જોઈએ